એકીન્દ્રીય જીવો બે ઇન્દ્રીય જીવો એ બધા હોય રંગ બિરીફ હોય એને રંગ બિરીફ પણ એકીન્દ્રીય એક ઇન્દ્રિયા બે ઇન્દ્રિયા રંગ એટલે પેલા તો એકંદરીમાં રંગ બિલી ઉભી થઈ ને પેલા એકંદરીમાં રંગ બિલી ઊભી થઈ ગઈ અવ્યવહાર હશે અવ્યવહાર અવ્યવહાર હશે અહમ હવે વારાસીમાં નમમા ગું લે્યો થઈ ગયા દામી ગયા ના પણ વ્યવહારમાં છે ખરું વિવાહ ખરો એ બહુ ભાડ ભારે છે તો નથી પણ છે ને એટલે કે ખરો ને ખરો ખરો છે ને ખાવાનું ગાઢ છે ગાઢ ભારે હોય ગાઢ બહુ બડે છે આમથી પાણીમાં પેલી હવા ભરાય એટલે પાણી મોટો મોટો વધારે પેલા કઈ નથી જાય જોડે હળદોળાકાર એમાં ગોળાકાર માં સીધ બને ત્યાં બને આવ્યો કે જુઓ બરોબર લાખો પરપુટાટાપોટા બનાવ્યો કે ચીજ બનાવતા તું કોઝી કરે છે ને હા પરપોટામાં તો એક ભાવ આખા કોઝિસ કરે છે ને પછી બીજા ભાવ આખો બંધાય છે પરપોટો ત્યારબા જુદી પડે હાજરી પડે બીજી પાડી આવડો હોય કોઈ આવડો હોય કોઈ આવડો હોય કોઈ આવડો હોય કોઈ આવડે પાણી ગોળ થાય ચાલી ગ્રામ કેવાય ચાલી ગ્રામ ગોળ ખેડાયું અને સંપ્રદાય કોણ ગોલ કરે આના માં ના દિયે આ ઘર્ષણ આ ઘર્ષણ પ્રવાહનું ઘર્ષણ તો એ બહુ ગોળ કરનાય કો પછી ભાવ બધા ફરી બાંધે છે નવા પછી નવા ભાવો બાંધતો જાય છે પછી હાથી માંથી પછી મનુષ્યમાં મનુષ્યમાં એને ભાવ બાંધ્યો તો જાનવર ગતિ માં ગયો અથવા દેવ ગતિ માં ગયો પછી મનુષ્ય આપડે લેડું એટલે દેવું ઉભું કર્યું એટલે જાય જાનવર ગતિ માં મનુષ્ય માં આવ્યા પછી આખો ભવ એ પસાર કરે છે પાછો ત્યારે કયા કર્મો હોય છે એની પાસે આ તિરંગવા દેવું લેણું કરે છે મનુષ્યપણું શિલ્લક માં જ હોય છે મનુષ્ય જાનવર ગતિ માં ગયા પછી ફરી મનુષ્ય માં આવે ત્યારે આખા હતા તેના તે બરોબર છે પછી આખો મનુષ્ય ભાવ જે પચાસ વર્ષ સિત્તેર વરસ જે જુએ તો એમાં પાસે જે કર્મો નો ઉદય બધો આવતો હોય એ કયા કર્મો હોય છે આજે હતા પણ આજે વધે દેવું થઈ ગયું તો દેવું મારે પાસે સીરજ છે ને એ કે દેવું બારે પછી કૂતરો થાય હાથ આઠ ગુ કરી પછી એ મુ અમુક બતાવી ગયા નરગતિ માં બધા વરસ દેવગતિ મનીષ માંથી આવે શાંતિ ને એક વાર નરગતિ માં બેઠો કે દેવગતિ છે શાંતિ દેવગતિ માં દેવગતિ માં દેવગતિ માં શાંતિ હતી જ ઘેવગતિ ને શું હોય શાંતિ કે તરફલાટ તરફલાટ તરફલાટ સંગ મોટા બદલાયેલી પછી સમજી લીધે હોય શાંતિ ને દેવ પડવા અનુભવ આપણા જ્ઞાન પછી દેવગતિ માં જાય પાંચ પચાવ <laughs> હાથી થઈ ને રંચોજન છે અને આલોક છોકરાઓ મોટો લાવે એક હાથ તો પાછ પચાસ ભાત ભાઈ દરે નીકળ્યા પાછળી સાડીઓ મશીન બુદ્ધિ ધુમાડા નીકળ્યા મે જે કરતો તે બધો ખ્યા બુદ્ધિ થાય ની બુદ્ધિ આવ बगड़ी गई ये कैसा होगा दुनिया बढ़िया ही जितना खाता रहे बड़ा नहीं गई अरे रात गोले गोल इने में आगनी ने ए अंदर है न। है? आगनी ने तो जखर अग्नि ने वो ये अंदर रखता है जखर अग्नि ने वो कछु है एक खेतिहर के अंदर थी આટલું બધું રોલ ખાઈ જતો હોય છે નહિ ગરમી હોય અને એક તો હાલમાં એક માસ્ક પહેરી ગયું તેલ થઈ ગયું છે मत्तर ने आता भावे आखो आ भाव म चार्ज करे तो, तो कहीं हाथी थोड़ा हाथी गयो ત્યાંથી પછી ફરી મનુષ્ય માં આવશે તો હા ની આખી જિંદગી ના કર્મો કરિંદગી ના કર્મો એ બે આગલા ભાવમાં કરેલા હોય છે ને હા અત્યારનો મનુષ્ય ભાવ એનો ચાલતો હોય કર્મ એવું થયેલું છે મનુષ્યના કર્મ બધા શિલ્લક માં હતા એવો મનુષ્ય મોટી ના જાય તો આ શિલ્લક એટલે એ શું કયા કરવું એમ કર્મો કરવો ને શિલ્લક જ મનુષ્ય થોડું શિલ્લક માં જ મનુષ્ય મનુષ્યનું વપરાયું ક્યાં કરે એનું વપરાયું જ નથી મનુષ્ય ક્યારે વપરા જાય જયારે નફો ખોટ ના કારણ મુક્તિ મજા ત્યારે મનુષ્ય મનુષ્યનું શિલક જ રહ્યું અને બીજા આ રીતે પછી કોઝિસ અને ઇફેક્ટ પેલું ચાર્જ અને સાંધો ક્યાં રહ્યો રાખવાનો આપડે કહીએ છીએ ને એક ભાવ આખું ડિસ્ચાર્જ હોય છે એમાં પેલું અજ્ઞાનતાન મનીપણ છે એમને કયા મનીષોન વપરાય ગયા કે મોક્ષના ફોન છે મનુષણ વપરાઈ ગયા મોક્ષ તો એ મોક્ષના મોક્ષે જવાના કોલ્સ તો પડેલા છે ને મોક્ષના કોલ પણ મહાત્મા થયો છે મહાત્મા જેનું બીજું કશું મૂળ બધું ચાર્જ થાય મનુષ્ય માં પણ લેણું દેણું તો ભગવું જ હોય છે ને હા એટલે મનુષ્ય લાયકરાતું નથી મનુષ્ય વપરાય ક્યારે એમ સંભાવ રાખે ત્યારે માલ માયેલો ના કરે સંભાવ રાખે સંયમ માં ત્યારે મનુષ્ય વપરા મનુષ્ય મનુષ્ય મનુષ્યમાં આવે પછી આડુ અવડું કરે તો બધી ગતિઓમાં જાય આડું અવડું કરે એ બધું એક અલગ દેવું કરે તો દેવું ભગવવું પડે એવું ભગવવું પડે મનુષ્ય સાબિત રહે બ્લુ પ્રિન્ટ તો લોખ મારને જોરા એટલું કે પખાલે લોખ મારને માટે જ મનુષ્ય બન્યો તો આપેલું આરિ ગતિ છે વક્ર ગતિ છે બુદ્ધિથી વક્ર ગતિ રૂપી થાય ઇસ છનાએ તો કે માં આપણું જન્મ પછી જનવર ગતિ માં જવાય મનુષ્ય બનીએ પહેલા નું કર્મ હોય તો તો ગાપુ તો ન દેજે તોય સતે કાબોજી દાદા જવા નથી દેવા જ રાખવા જન્મ કાચે કાચે નીકળી ગયા જતું નથી એ સ્ટેશન જાય નહી આ સ્ટેશન ખસે નઈ એનું આ સ્ટેશન જતું રહેતું તે તે મનુષ્ય કોણ કર્યા પેલા પથરા કે હું મારી જાતે ચાલી ગયો છું આ ટકરાકવામાં આવી ટકરાઈ ટકરાકરાઈ આ બધા જીવો બધા ટકરાયા જ કરે ગો થયા કરે પછી શું આવ્યું એક ના કહેવાય ચાલતો થઇ જાય છે મનુષ્યપણા માં આવ્યા પછી એક જ ભાવ મોક્ષે જતો રે સંજોગો કયા હિસાબે ભેગા થાય એ ચક્ર માં કઈ મનુષ્ય કેવો હતા તકરા પ્રશ્ન નથી પહોંચે એકેન્દ્રીય માંથી ડેવલપ થતો થતો જીવ મનુષ્ય માં આવ્યો અને મનુષ્ય માં આ પેલી આવ્યો અને આવીને પછી તેને એવું સંજોગો જુદો છે ને આ હું એવું કે વિભાજન નથી એટલે ગમે કે હા જુદું છે એ કયા હિસાબે ભાગે એ બાજુ બાજુ નિયમ પતરાગા ખૂટાતુટાડ આવે એમ કોઈ આ ઉતરવો પડ્યો હોય કોઈ દખડવો પડ્યો હોય હિસાબ દેતો નથી કોઈ ઉકળ પડ્યો હોય કોઈ નીચે દબેલો પડ્યો હોય છતાંય નિયમ છે છતાંય નિયમ ના આધારે નિયમ તો ખરો મનુષ્ય ફૂલ ડેવલપમેન્ટ સુધી ડેવલપ થવાનું ને મનુષ્ય બિલ બાજા હોય તો ઇંધુ ઊંધુ કરીને નહી જાય કારણ કે અહંકાર બહુ થયો એ કોઈ કારણ નથી મનુષ્યમાં આવેલા આફ્રિકા નો કસ્ટ ડેવલપમેન્ટમાં ફૂલ ડેવલપ થાય છે એ પણ મનુષ્ય છે મનુષ્ય નથી એ અહીં સુધી કર્મ નાથી ડેવલપમેન્ટ કરતા થાય મનુષ્ય ભાવ હોય સકે પહેલો મનુષ્ય ભાવૂમિ ઉપર હોય મનુષ્ય ભાવિમાં હોય મળે એ હિન્દુસ્તાનમાં પેલો જન્મે ના એવું એ તો એવું શું એ તો ડાયલો થતો આવે તારે પેલો આફ્રિકામાં જ આવે ને સૌથી પેલું મનુષ્ય ભણું આવ્યું હોય ને ત્યારે આફ્રિકામાં જ આવે ને પછી એને મુક્ત અને સ્વતંત્ર બીજે હરકાર ઉભો થયો હું કઉ છું એમ બુદ્ધિ ખોઈ ગાળી વાત આવે છે વાતાવરણ છે ખાલી વાતાવરણ તે ના જાય તો આપડે જશે વાતાવરણ થી હાર લાગે આવતા જ નહીં જશે છોકરો હું જ થયો કેવી રીત થાય દાદા એ કર્યું ત્યાં કરે દાદા તો અત્યારે એ રાખવી પડે હું અત્યારે અમારા ના સાધુ ભાઈ તહેવારે ઘરે ઘરે રાખ્યું હવે તો સાધુ હે નો પેનાલ ની કિંમત તો ખરી ખબર પડે ત્યારે ભારે ગરતા ખરે તારી પછી એ કિંમત ડાંગ પછી પડ્યું છે તારો નિશ્ચય હોય તો પણ આ લોકો ને દાદાજી સેન્ટ્રલ ઉતરવું તું તો ચર્ચગેટ ધક્કા મારી ને લઈ ગયા આ લોકો ને સેન્ટ્રલ બોમ્બે સેન્ટ્રલ ઉતરવું તું ગાડી માંથી તો ધક્કા મારી ને ચર્ચેટ સુધી લઈ ગયા ઉતરવા લોકો એ બધા રહી ગયા ને સ્ત્રીઓ હતી ઊંધો જતો રે નિશ્ચય મનુષ્યપણાની શિલક ઉભી ક્યારે થાય જીવ માં કઈ તો લઈને જિલ્લક ના અધાર જેમ જેમ આગળ જાય ને તેમ આવરણ ટૂટ જ જાય નથી ચકાયું તો આ પાક નથી પાક નથી તો એને પણ નહીં જેટલો અહંકાર હોય ને એટલું જ પાપ પુણ્ય હોય એટલું જ તાપ પુણ્ય પછી આપતો નંગળી હોય છે હું કરું છું એ ભાન થયા નથી પુનર્જન સંધ્યા પછી પુનર્જન પછી પતિ જવાબદારી હોલ અને ઠંડુ ગરમ થઈ ગયા મારું છે ખાંડ નાખી તમારે મજા નવી વિચિત્રતા લાગે તો એવું નથી દુઃખ ના આપીએ આપડે આવતા ભાઈ ને આપે તૈયારી કરો બધા ને કોઈ ધગો ખાઈ છૂટીએ કોઈ આમ કરીએ રસ્તે શાંતિ સાહેબ કરીએ પૈસા ના હોય તો ધો ખાઈ છૂટીએ બધા કઈ દુઃખી થાય છે કારણ જાય ક્યારે રહીશ માટે જવાબદારી હોય તો પૈસા પરિચિત દુઃખ થાય કે એ માટે સારું નથી એવું માનું કાવાનું જ નથી સારું નથી દુઃખ થાય એને જીવંત ખાધું પણ આ સારું રે કોઈ કોઈ જી દુખતા હોય એ સારું નહીં એવું માનવું બોલો જે બોગળા થાયભળે નઈ કોની સાચી વાત સાંભળે નહીં આપડે સમજ્યા જો થતું હોય તો પછી મુસ્લિમો ને એ થાય છે આપણા સાહેબ કેરમત નું સમજ્યા કે મહાવીર નું સમજ્યા આપે કેમ લાગે છે એમ કે વાત છે લાખ બાકી તો દેવી બતાય જો પરમાત્મા પદે લાખ દે થશે ભાઈ એટલે જે રીતે આખો છો એ પ્રમાણે જો ઓછું થાય તો એ કરવાનું છે બાકી તોજી કહ્યું બતા સિદ્ધાનંદ સિદ્ધાનંદજી એમ કહ્યું છે સિદ્ધાનંદજી કે લાખ બાત થી બાત લાખ બાપ થી બાત ટો કુ બતાય તો કુ બતાય જો પરમાત્મા પદ કહે જો પરમાત્મા પદ કહે રાગ દ્વેષ ભાઈ તો રાગ દ્વેષ જ ભાઈ અમુભાઈ અમુભાઈ નામ ધીરુભાઈ અને આ ધીરુભાઈ અમુભાઈ ખરેખર અમુક ખાતરી છે તમને અમુભાઈ નામ છે अमु भाई फूतगल नु नाम है पूजगल आत्मा, आत्मा तरीके अच्छा तो आत्मा हूँ आत्मा छू पत्मा तरीके कहू के आत्मा शुभ बड़ो ये अमु भाई ने असम करे ते स्वीकार જરા જરાતો જરાજે મને આમ કયું એમ કે કોઈ કઈક કહે તો પછી મનમાં થોડુંક રે ખરું રાજ ગુડ મનાના આપણે લઈને ફરીએ કે તો બુદ્ધિ બોય લઈને ફરશે એમ પાછે લઈને ફરશે એટલે આપણે એ રીતે આપણા મન માવીના રક્ષણમાંથી કે કે દે સહી ગ્રાહકજી તો દેખો નથી દેખાઈ ના પડ્યો કેવો દે છે હું થોડો જરૂર હતો આ બે વાત કે પણ સીધી તો મુક જઈ કે તો મને નહી નહી એ તો દે બે રૂપિયા એમ કહેતે ધીરે ધીરે એટલે આપડે બીજું બધું પરિણામ ના થવું જોઈએ પરિણામ થાય છે એ તો વાત ખોટી છે તમારી વાતો કરે છે પાંચ કારણો કાર્ય થાય છે સ્વભાવ નિયતિ પૂર્વકર્મ અને પુરુષાર્થ એમ કે પાંચ કાર્યો થાય છે પાંચ કારણથી સ્વભાવ સ્વભાવ નિયતિ પૂર્વકર્મ પૂર્વકર્મ અને પુરુષાર્થ અને પુરુષાર્થ આ પાંચ કારણોથી કાર્ય થાય છે પૂર્વ કર્મ ને પૂર્વ કર્મ શું આપે કરું પૂર્વ પૂર્વ કર્મ ને નિયતિ એ બે શું છે એને પૂર્વ કર્મ ને નિયતિ પૂર્વ એ પૂર્વ કર્મ અને નિયતિ એ શું છે એમ એને જાણવા માંગે એક જ છે કે જુદા મને એક જ છે કે જુદા જુદા જુદા જુદા જુદા જુદા જુદા જુદા જુદા જુદા જુદા જુદા જુદા જુદા જુદા છે પૂર્વકર્મ સંબંધી આપ સમજાવો બે જુદા કેમ છે બે જુદા જુદા રીતે છે નિયતિ કુદરતી પ્રવાહ છે હાજી માત્ર પ્રવાહ માં છે નિરજકર પરિવર્તનશીલ જ છે આગળ પ્રવાહ માં છે એ કુદરતી પ્રવાહ છે અને પૂર્વ કરેલી છે એ જીવને કેમ લાગે વળગે એ પ્રવાહ છે એ જીવને કેમ લાગે વળગે કેવી રીતે લાગે વળગે જે પ્રવાહ છે એ જીવને લાગે વળગે કેવી રીતે જીવ પ્રવાહ છે પૂર્વ કર્મ નહી છે જીવ સુખ દુઃખ ની લાગણી જીવ અનુભવે છે સુખ દુઃખ ની લાગણી જીવ અનુભવે છે અશુભ છે અશુભ કર્મ ને સુખ સુખ કર્મ હા પછી નઈ લાગણી અનુભવે પછી લાગણી અનુભવેતુભવાનું હું અમુભાઈ જતા સુધી સુખ દુઃખ ની લાગણી અનુભવે